એને માટે આ બધા તૈયારી કરી રહ્યા છે કે અમારું તો સુખ ઉત્પન્ન થયું કાયમ તારું કાયમ સુખ ઉત્પન્ન થઈ ગયું શું તારી ઈચ્છા સાચી વાત બધા ને મોક્ષ થવા નથી સાચી વાત કરે તમને કહું ચાર રૂમ નો ફ્લેટ હતો પોતાનો મુંબઈ બધા જે ફ્રેન્ડ સર્કલ છે પુષ્પાબેન ના મનમાં એમ થાય કે આપડે સરસ છે કયું કે ગવર્મેન્ટ ની લોન તમે અપાવો બગલો બંધ કે મારે છે એ કરવી છે ઘરની બધા જમવા બોલાયા જમવા બોલાયા પછી ચાર રૂમ સ્વચ્છ બધું કી થઈ તમને કેવું લાગે છે તો આપડે નવા છોપરા ભાઈ જયારે તો નતો ત્યારે તો નવો આવે નતો ત્યારે શું નતો આવું જો વિચાર હોય ને પૂછ્યું કોઈ માણસ બે હજાર ખાવર ના મળ્યું તો એને દુઃખ કેળે ના મળ્યું હોય તો એ દુઃખ ના ભૂખ લાગે એ દુખ સાચું છે શ્વાસો શ્વાસ મૂકળાય ને એ ના મળે તો સાચું છે સાપ માં પડી રહેવું પડતું હોય છાપડા જેવું રૂપ જેવું ના હોય એ દુઃખ સાચું છે દાળ પડી રહેવું હોય એટલે જેવું જોઈએ કઈ દેવું ના નું એક શેર હોય ને તે ચાલે જગતના બંગલો જગતના તો બરાજ આવે શું કારણ કે એવું કેવી રીતે આ પૂજગળ છે કે પૂતગળ વધ્યું તો હાથમાં હલકો થઈ જાય આ દુઃખ છે એ આત્મા વિટામિન છે શું છે અને સુખ છે એ દેહ નું વિટામિન છે એનું વિટામિન છે અને આ દુઃખ છે તે હું તો કેટલું આત્માનું વિટામિન લઈ ને કેવા હું થઈ ગયો હમણાં જ પચાસ હજાર ગાડી ગયો ને તો વિટામિન થાકો કકડાટ કરે પણ આયા નહી પાછા સમજ પડી ગઈ કેટ કરો આયા નહી હાં દેર આયો રે હા દેર આયો છે પણ હવે જોઈએ શું થાય તો આની કંઈક પાકીએ જવું પ્રોબ્લેમ આખી દે આપણે ડેડ લઈ કેવું હા ના ના ડેડ નથી કેવું ડેડ નથી કેવું ડેડ તો જ્યાર હોંજો ના રે ને સર કેવું ડેડ કેવું એને ડેડ મની ના કહેવા ઇન્કેટમાં કેવું ઓડ્યાર મની હા બરાબર સુઈ ગયા છે બધા અત્યારે બધા અત્યારે સુઈ ગયા છે સુ સુ હવે સુઈ ડેડ મની ના કે ના ડેડ નથી સુઈ ગયા ગાડી નિંદમાં સુતા છે બધા ના થાય એટલું જોવું સાતમા પાસ માં આવે જે પાસ માં આવ્યું આપડું કે પૂછો કે પૈસા નું કામ કેવું છે પૈસો નાશ થાય સાચા પૈસા ની અગિયાર મે વર્ષે ખરા થાય આપડે ના કમાયે તો કરો એટલે પૈસા આવતા જતા વધતા ઓછા તો થયા સીતેરું ઘર છે કે રોકડું ના માટે બે વર્ષ છે પછી આ સાવર કેવાય આ સાવર માટે વધુ વર્ષ છે પછી સાવર જંગમ છે ત્યાં સોનું કેવાય તેના માટે અમુક વર્ષ છે સાવર જંગમ કેવાય શું કેટલા વર્ષ વેચવું હોય ને તો સાવર જંગમ કે એના ત્યાં પૈસા આવ્યું છે ડોલર જેવું છે એ પછી બૈરી કટકટ કર ઓ એટલે મોડું થાય મૂક્યો એવું બહુ હજાર પ્રેશર કરવા જતા ઈશ્વરીય શક્તિ માણસ નો સ્વભાવ જે પ્રમાણ આવે તે પ્રમાણે લેવાનું પ્રયત્ન તો કરવા ને દાદા રોકાણ કરવા અનિલભાઈ પૂછે છે કે આપડે કહ્યું કે અગિયાર વર્ષે નાણું ખલાસ થઈ જાય તો કે દસ વર્ષ થાય ને પછી આપડે ખરીદી લઈએ તો પાછું ખલાસ ખલાસ થઈ જાય નાણું તો કે દસ વર્ષ થાય ને આપડે પૈસા નો સોનું લઈ લઈએ તો છ હજાર ડોલર આવે સિમેન્ટ નો ધંધો ચાર પાંચ વર્ષ પછી ઇન્ડિયા માં કર્યો હોય કેટલા પૈસા આ તો હજુ સાત હજાર બેર થયા નથી બે મની ના કેવાય રૂપ દેવાની કે પુણ્ય સિદ્ધાંત પૂછો ને પુણ્ય પુણ્ય અને કર્મ નો સંબંધ શું પુણ્ય આ જગત માં મુખ્ય વસ્તુ બધા ધર્મો નો સાર છો આ બધા જે રજે છે જીવ માત્ર ને સુખ આપો અને દુઃખ જોઈ તો જીવ માત્ર ને આપો તમારે જે જોઈશું એ કરો આખા તમામ સંસાર નો તમામ ધર્મો નો સારા કહેવામાં એક જ વ્યક્તિ હોય તો તમને કોઈ દુઃખ આપવા આવે દુકાન સુખ ની કાઢો કે દુઃખ ની દુકાન કાઢશો નઈ જો સુખ ની દુકાનકાર છો તમારે ખાવા પીવાનું સુખ જ રહેશે દુઃખ ની દુકાનકાર છો તો દુઃખ જ રહેશે એટલે તમે સુખ દુકાન કાઢો એક બઉ દુકાન દુખાતો ત્રાસ આપતો હતો એનો અને પછી આ રડ્યો ધંધા મારું કઈ કલ્યાણ થાય કરો ને મારો આમ દસ બાર અગિયાર ટકા આમ કયું આજ સુખની દુકાન કઈ દુકાન બીજા નક્કી કર્યું નક્કી કરે બધું કઈ નાખે એ જયારે એમ નક્કી કરે છે ને કે ના ગમે એટલું મને વાતર છે હું આપઘાત કરવો ને તો પછી આપડે શું કર્યા પછી આપડે ઘરાક બધા શું ખા પી જાય પડી કોમ્પ્લીટ થઈ ગયો જાતે રમેશભાઈ કે છે તમે કોઈ નથી આવું માય ને રમેશભાઈ નામ ના માલિક છો તો તમે કોણ પણ મને ખબર નથી ખબર નથી આવું ખબર વખત ચાલે છે તારે તારે જાણતી છે તમે કહો અમે કહીએ તું બપોર આવું કહીએ કરી આપીએ પછી બે જણા બોલા તમે નજીક આવ કાયમ માટે દેહાજ્યા છૂટે તો જ આત્મા પ્રાપ્ત થાય નઈ તો આત્મા પ્રાપ્ત થાય તો દેહાજિયાત આત્મા દેહ સાથે ના હોય શકે સંસાર ના ભાવ જીવતો હોય માણસ એમાં આત્મભાવ કેવી રીતે કેળવવો એમ કે માણસ સામાન્ય રીતે સંસાર ભાવ જીવતો હોય એમાં આત્મભાવ કેવી રીતે કેળવવો તૈયાર રાખવાની એકસો આઠ ડિવેટો ધી બી પૂરી ને તૈયાર રાખવાની જયારે દીવો પ્રગટ થાય તે ઘડી અઢાર સતત ખરી ને સતત જ ચિંતન ની જરૂર ખરી એ તો બધું ખરું ને કેમ એકસો આઠ દીવાઓ કેમ મહત્વ ગણાય છે મહત્વ નથી કલ્પના છે બધી કલ્પના છે બધી કલ્પનાઓ ચાલો છે આત્મા પ્રાપ્ત ના થાય તો કલ્પના છે દેહાજાર થયો બોલે તે કલ્પના શું કહ્યું આત્મા પ્રાપ્ત થયો તો દેહ પ્રાપ્ત કરવા બીજું પ્રગટ થાય એમ કરતા કરતા બધું કરતા કરતા દિવ્યા ભેગી થાય ધી ભેગું થાય બધું સંજોગો ભેગા થયા કરે અને એ તૈયારી હોય તો કોઈ ખેડો દીવો જ્ઞાની પુરુષો પાકી જાય કે દિવાળા પોતે કેવો છે અંધારું હોય પણ દીવો થાય એટલે અંધારું રેચવું ના પડે એટલે સતત નથી કરવું જોઈએ ગમે એટલું અંધારું હોય પણ દીવો થાય એટલે અંધારું રેચવું પડે બરાબર એમનું કેવું છે દીવા બી બે બધું તૈયારીઓ કરે છે જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય તો કલ્પના છે અને કલ્પના છે ત્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય એ બધી કલ્પનાઓ ખોટી નથી નીચેથી ઉપર ચડતી એ પણ કલ્પનાઓ છે શું છેલ્પ નથી બહુ કોઈ કાયકો આવ્યો નથી કરોડો થી કરોડો થી આત્મભાવ ની આ અધ્યાત્મ માં નથી આવ્યો કોઈ જીવ જો અધ્યાત્મ આવ્યો હોય કોઈ કહેતા હોય બધી ખોટ કલ્પનાઓ છે બધી अध्यात्म एन नाम कह आत्मसन्मुख कल्पना कल्पना कल्पना, इगो इगो करे, करे कल्पना, रो, कल्पना, रो कल्पना तो करना कल्पित है ये बांचन मेवा कल्पित है अनुभूति जो है नीम मे વાંચન માં કેવાય કે છે ચાવી વાગે ચાલુ કેવી રીતે ખુલે સામાન તમારો છે તમારી પાસે ફક્ત ચાવી ને તમને ખબર તમારી પાસે શું સામાન છે તમે દેખાય સામાન છે આ તારી ગાડી શું મારો સામાન આવતો નથી તારું પછી આજુબાજુ તારું થતું એ જ અપેક્ષા થી હું આવ્યો છું એ અપેક્ષા થી હું આવ્યો છું પણ કાર્યવાનું તૈયાર ચોવીસે કલાક ચોવીસે કલાક હાથ માં જાય નઈ દારૂ પીએ અને જાત નો દારૂ આ બધી ભ્રાંતિઓ છે એક જાત ની ઠંડક રહેવાની શાંતિ રાખવાની બાકી આત્મા તો પરમ જ્યોતિષા થાય પ્રગટ પુરુષ સેવા ના સાહેબ પ્રગટ પુરુષ પ્રગટ પુરુષ ભગવાન થવાનું એ કોઈ લાયસન્સ નથી દરેક ને લાય મમતા થતી રહી ભગવાન ક્યારે મળે શું મળે ભગવાન થવાનું ભગવાન મમતા થોડું ઈચ્છા થાય તારું થઈ જાય હું તારું છોડી દઉં તારું એમ કઉ છું કે તમારી પાસે અમે આવીએ કે આટલા વર્ષો થી જાણકારા છતા પણ નહોતા આજે હું કેમ આવી એમ કે હું આપની પાસે પ્રાપ્ત ની બધી તૈયારી જોઈ તમારી હું ભીગો છો ને ભગવાન ની કૃપા થી તમે એ નથી કેટલા વર્ષ થયા વર્ષ પૂરું પેલા કેમ નઈ આવે બે નામ છે પણ ધીરજલાલ સામાન્ય નામ રમણલાલ છે પણ જન્મ નું નામ રમણલાલ ધીરજલાલ છે ને તમે ખરેખર શું છો ને ખરેખર કોને માનો છો બેનો છો કે દેહ ને માનો છો તમારી જાત ને બે માનતો બે કજુર નહી જાત ને માન્ય થાય જ્યાં સુધી ઈશ્વર ને માનીએ છીએ ત્યાં સુધી દેહ ભાવે જ્યાં સુધી ઈશ્વર ને છે ત્યાં સુધી ઓળખો તો ખબર પડે હું હું અમેરિકામાં અને કાગળ લખે લંડન માં શું બોલે જોઈ કે ના જોઈએ તમે હાથું છે આપડે ભગવાન આપડે કલ્પના વાળા જાણવા શીખો પસંદ કરી દીધી બધું મળે નઈ તમારેટિવ જાણવું છે કે રિયલ જાણવું છે એટલે લૌકિક જાણવું છે લૌકિક નથી જાણવું थे? थे। अत्यार लौकिक जानेलू थे है शब्द खोटो लौकिक जाने पर जाम चलो दुनिया बनाई आम तो ईश्वर एम कहतेश्वर हाँश्वर बनाई तो आप मोक्ष मश्वर नोपकार मानव पड़े ना मानव पड़े जरूर तो जान जो उपकार मानव पड़े मोक्ष के કોઈ ઉપરી નહીં નો બોસ નો અંડર હેન્ડ એનું નામ મોક્ષ ઉપર એ બનાવનારું હોય તો તેનું એનું છે તે જીવ છે ત્યાં સુધી શિવ જીવાભાઈ શિવાભાઈ ની કંપની જીવ ભાવ હોય ત્યાં સુધી શિવ પિતા પણ જીવ કેમ એ વાત જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી શિવ આપડે પિતા તમને અલૌકિક વાત કરું હવે શિવ ભાવ ની વાત કરું આ જીવ ભાવ માં તમે ઉપર હતો ઉપર ભગવાન છે ને એના બનાવ્યું એ કુંભાર નથી શું કરું ભગવાન તો ભગવાન જ છે કેવા પરમાનંદ નાતા દ્રષ્ટા પરમાનંદી આ બાદ કાવા માં ભરી ભગવાન ને બનાવી ને બધા છે વાત પીવાનતા બધા કલ્પના મગજ ખરાબ કરી નાખી લોકો બોલો ગામ પહોંચીએ રસ્તો સાચો જોઈએ રસ્તો સાચો જોઈએ કેમ લાગે આમાંથી આ બધું ઘણું વાંચ્યું પણ એ ભાવ થઈ જ નથી આખાજી નો છે પણ આ ભાવ નથી થતો આઝાદવાદી છે આખા સારો છે હજુ બીજા લોકો અખો સારો છે આખો થવાની તૈયારી છે આખો થયો નહીં પણ આખા થવાની નજીક આખા થવાની નજીક માં છે સમય ને જે આખો શું કે છે જો તું જીવતા ક્રિયર કર્યું મેં કહ્યું હું આ ફોર સાયન્ટિસ્ટ નું પૂછું છું ક્યારે ક્રિયેટ કર્યું એ ખબર નથી ચાલ ની કર્યું છે એમને કે છે મે તમને કોને કહ્યું કે ક્રાઇસ્ટ ભગવાન કોણ માનો છો કેટલા છે સર મેળ શું કહેવાગ ફેક્ટ તો જાણવું પડશે નહીં જાણવું પડશે ક્યાં સુધી વ્યૂ પોઈન્ટ કેશો ફોફા માર્યા કરશો સર ને આપણું પણ આત્મા પ્રાપ્ત કરવો હોય વિજ્ઞાન થી બી થયેલું આ જગત છે શું કહીશ ના સાહિત્ય જે પૂછ્યું ભગવાન નથી ભગવાન ના હોય તો હું આનંદ વાનંદ કશું જ ના હોય ભગવાન ને લઈને બધું છે રૂપ બધું ભગવાન ને લીધે જ આ બધું છે મગજ સિંહો વિચારો ઘર બોંધો છો તાર સંદાસ અને જુદું રાખે છે રગડાવ જુદું રાખે અહીંયા અકલ અકલ કરો કોથડો છે સમજે ભાઈ તમે મારી વાત કઠણ પડે છે એટલા માટે જલ્દી જુલાબ થઈ જાય એટલા હાલુ આવે ખરાબ વાતો છે ને જુલાબ થાય એટલા માટે કઠણ બોલું મને કઠણ ના કરે લેવા દેવા નથી બધું નીકળી જાય છે બધી વાતો વાતો નીકળી જાય છે નહીં ભરેલું માલ એટલા હાલુ કઠણ કરવું તમે કેતા જ હું બોલું થયું છે મેંભળી નથી જાણી નથી વિચારી નથી અપૂર્વ વાત શું છે અને જ્ઞાન તેનું તે છે પરંપરાનું જ્ઞાન પરંપરા નું છે હા બે રીતો હોય આ દુનિયા માંગથી પગથિયે જવાનું હોય સ્ટેપ બાય સ્ટેપ ક્રમે ક્રમે ક્રમે ક્રમે કાકા તમને શું છે હાથમાં લેવાયો છો કેટલો પ્રયત્ન કર્યો તમે આ બધું ક્રમે ક્રમે આગળ વધવા માં ઉપર ચડવાનું જેટલો પરિયો છે કેટલા ચડ્યો પરિગ્રહ છોડ્યો એટલો ઉંચે ગયો તમને કેમ લાગે પરિવાર છોડો પડે પગથિયા પરિવાર છોડવો પડશે કોઈ ખરો મોક્ષ દાતા પુરુષ મળ્યા નથી કોણ નથી મળ્યું મોક્ષ દાતા પછી પોતાના ધામ માં ભગવાન કોણ ના એટલે એવું છે ને લોકો સુ ખોલે છે આ જીવ માત્ર સુખ ને ખોલે છે સુખે છે તારે બધા સુખ ખોલે છે સુખ સુખ હા દરેક જીવો કોઈ ને દુઃખ ગમતું નથી હવે મનુષ્ય આયા સુખો તો ભલે છે પણ આ સુખો કલ્પનિક સુખો છે કેવા છે અંતે દુઃખ વાળો હોય છે પાછો એટલે મનુષ્યની શી ઈચ્છા છે જી માત્ર સનાતન સુખ પ્રાપ્ત થાવ શું હોય છે સનાતન સનાતન સનાતન સુખ સાચું જે એમાં રહેતા હોય ની કૃપા થાય દાદા ભગવાન હું થઈ બેઠો નથી દાદા ભગવાન પણ પ્રગડ થયા છે તે દાદા ભગવાન છે સમજ હું દાદા ભગવાન નમસ્કાર કરું આમ કરીને કારણ મારી પૂર્ણ હજાર થઈ નથી મારી ટેન્શન છપ્પન હું જ્ઞાની પુરુષ છું તે વર્ણ ની ઓબ્ઝર્વેટરી છું આખા વર્ણ ના તમામ શાસ્ત્રો નો સહાર અને ચાર વેદના અમે ઉપરી કેવીએ ચાર વેદ ખરે તેના ઉપરી અમે વેદ ને પૂછીએ અને શબ્દો એ ફૂલ છે અને સુક્ષ્મતમ વસ્તુ હોય તમે જો વેદ શું કે દિસ ઇઝ નોટ ઝેડ દિસ ઇઝ નોટ તું આત્મા ખોલશે આ નું આગળ આ વ્યક્તિ છે ને સતત આત્મ ભાવ માં રહેતા એ મારા બનાવી હતા એમના સંપર્કમાં હું ઘણો વખત રહ્યો છતાં આ સ્થિતિ નહી મળી મને कहवा कल्पन हो नही आत्मा आत्म भाव, भाव।, भाव आत्मा एक विधि दृष्टि है મને જ્ઞાની પુરુષા કેવા બુદ્ધિ વાળા જ્ઞાનીઓ કેવા આખો જ્ઞાની ખરો કબીરો પણ બુદ્ધિ વાળા જ્ઞાનીઓ નઈ તો ઐશ્વર્ય ફૂલ ઐશ્વર્ય હોય તમને સમજાય છે જ્ઞાની નો શાંત પણ બુદ્ધિ ના હોય છે અને આ બધા જ્ઞાની ખરા પણ તે બધું બધા બુદ્ધિ કેવું જે બુિજન્ય જ્ઞાન છે તે લિમિટેડ જ્ઞાન છે કેવું છે બુદ્ધિજન્ય જ્ઞાન એ લિમિટેડ જ્ઞાન છે જ્ઞાન છે પામવાના છે જ્ઞાન થશે તો એ કોમકૃષ્ણ પરમ હવું એકલા ને અને બીજા છે તે રમણ મચી ને આ બે ને જ્ઞાન થાય એવા બરાબર છે બસ એ સિવાય જ્ઞાન થાય પુરુષો નથી અને આ કબીરો આખો એ બધા સાચા પણ એ થોડો વખત પછી થશે પણ સાચા ભક્તો કેવાય કેવાયર્ય કેટલું સગર ભગવાન જુદા અને પોતે જુદો અને જ્ઞાની નું ઐશ્વર્ય કેટલું હું શું કહ્યું અહંકાર વર્ગ નો હું ત્રણ માર્ગ બતા ગોડ गीता एक अमु प्रकार बदेली તમે ભક્તિ કરી નથી આત્મ ભાવ ને પામવા માટે એટલો જ્ઞાન જ માર્ગ છે જ્ઞાન ભક્તિ યોગ ત્રણ માંથી આત્મ ભાવ પામવા માટે એટલો જ્ઞાન માર્ગ જ છે કે જ્ઞાન ભક્તિ યોગ ત્રણે ની જરૂર કલ્પિત બધું પણ છતાં ડિબેટો તૈયાર થાય ખોટું નથી થતું રકમ થાય પણ કલ્પના ની બહાર નીકળે કેમ તમે બોલતા નથી બોલતા નથી બોલો ને તમે આડું બોલો તો વાંધો નથી બિલકુલ આડું બોલશે તો એ નથી કારણ કે આપડે થતું જાણવા માટે આડું બોલો છો ને તમે થવા ને પણ જાણવા મારું કેવાનું બધું આ જગ્યા જાણવા જેવું છે આ જાણ્યું છે ને જાણ્યા થી કઈ કઈ રોગ ફળ ઘટ્યો છે ઘરમાં મતદાન પડતો નથી તારે શું તે જોડી મદદ પડે દુનિયા ને જોઈ શું ત્યારે ના પડે કેમ એક માણસ જોડે મદદ પડે છે તો બાર દુનિયા જોયું તો રીતે એટલે કશું જોવાનું નથી હેમસા દર્દ ઘટ્યું તો ઘર માં કેવું હોય ના ભાઈ વીકનેસ ઘટી ગયું હોય ના ઘટી જાય આપણા શરીર માં ચક્ર છે તે સાતમું ચક્ર ખુલે છે એમ કે છે કે આપણા શરીર માં સાત ચક્રો છે તે સાતમું ચક્ર ખુલે આપડા શરીર માં ચક્રો છે ને સાતમું ચક્ર ખુલે ત્યારે જ્ઞાન થાય કે છે સાચી વાત છે કે કલ્પના છે પ્રગટ પુરુષ ની કૃપા ઉતરે નહી ત્યાં સુધી આપવા છે પ્રગટ પુરુષ એટલે જવાબ ભગવાન પ્રગટ થઈ ગયેલા છે શું થયું કબીરો શું કે છે સબગઢ મેરે खाली कोई, उस गट की जो ज्ञा भक्त ऐसी भक्त धीत ज्ञात भक्त सम्राट मेरे साइया પ્રગટ ની મૂર્તિ લઈ ને મૂકો ને તો મૂર્તિ તમને શું ફળ આપે અમુક હદ સુધી લઈ જાય તમે દિવા કર્યા લે મે અજવાળું ના થાય અજવાળું થાય તો હા જાય કયું સારું કોને હિતકારી થાય કારણ કે જેની કોરી સ્લેટ હોય તે કોરી સ્લેટ તમે સમજ્યા કોરી પાટી હોય ને એના માટે એને પહોંચે હોય અમે દેખાય છે બોલ આ પ્રમાણે લખી દે તે પ્રમાણે ચાઢ કરે અને જેને અત્યાર સુધી પુસ્તકો વાંચવાનું બધું ભરભર કર્યું છે ને એને અમારે જુલાબ કરીને કાઢીને ખાવવું પડે બધું નહીં તો પછી અમારે ધ્યાન આપ્યા પછી ઉપર ફરી વાર ઉપર પડે તમે સમજે ને એટલે ફરી આવડે ના આવે એટલે ત્યારે ભગવાન રેલા ક્યાં રહેલા છે ક્યાં બોલતા રહી તમે દરેક દરેક દિવસ જીવતા દરેક જીવમાં દરેક જીવમાં